ભરત ચક્રવર્તી નોક્ર અઠાણું એને જેવું કરવું મારે એટલે મને ત્યાગ આપી દો ભગવાને ના કહ્યું કે ચક્રવર્તી આ પદ તારે સંભાળવાનું છે ને તારે આવો ઉદય છે આવો માટે તને અક્રમ વિજ્ઞાન આપીશું આપ્યું અક્રમ તો દસ લાખ વર્ષે ઉદય આવે એને અપવાદ કેવાય છે છેલા પંદર વર્ષમાં સંસારમાં ધ્યાન ના રાખતો હોય ને કશું કોઈની જોડે સંઘ ના રાખતો હોય શું માત્ર ખાતો પીતો હોય ઘરમાં રહેતો હોય ઘર કો ત્યાં કહો ઉપવાસ રહી પણ આપણું મનના મન ઉપરાધ રાખે છે ને તેના પરાધાર રાખે ઉપાસ જઈએ ગરવા કરે એનો અર્થ જાય પણ એ પોતા પ્રાપ્ત થયા પછી આ તો આત્મા થયો નથી મન ને જરા પુષ્ટિ આપે મન જરા મજબૂત થાય સારું થાય ને બઉ લાભ ના થાય બઉ અર્થધ્યાન દે એટલો જ લાભ જોવાનો છે એટલો લાભ થઈ જાય તો જાણવું કે મોક્ષ જશે આવે અર્થ ધ્યાન દૌદ બંધ થઈ ગયું જાણવું ગમે એટલા પોહા કરે તો આર્થિ બંધ થાય ક્રિયા બઉ કરાવે છે ક્રિયા નું ફળ સંસાર છે ક્રિયા નું ફળ મોખ નથી કોઈ પણ ક્રિયા ફળ મોખ નથી ક્રિયાનો ફળ સંસાર છે હું કરું છું એ ભાન એ સંસારમાં આગળ કર્મ બંધાતા જાય હું કરું છું ગમે તે કરતા હોય હું કરું છું એ ભાન એ તપ કરું છું તપ કરું છું ક્રિયાકાળ કરું છું ફાણું કરું છું સામાયિક કરું છું પડે સામાયિક પડે બધા ક્રિયાકાંઠ કહેવાય સામાયિક તો એક જ સામાયિક ભગવાનનું કર્યું હોય ને બસ થઈ ગયું અહીંયા આગળ અમે સામાયિક મારા પરિગ્રહ કોઈ દેખાય તમે કપડા લીવા મારા દેખાતો દેખાવા પરિગ્રહ ના મહાસાગર ની અંદર અપરિગ્રહ પરિગ્રહિત પચખાણ કરવાની જરૂર નહી પચખાણ બધું કરે કશું બાકી રાખતા એને પછી કશું કરવું ના પડે એને કશું કરવું ના પડે એને મોક્ષ માં રહેવાનું પછી આ બધા મોક્ષ માં રહેવાનું અહીં મોક્ષ થઈ જવું મોક્ષ એટલે દુઃખ નો એક માણસ નો ખો બંગલા બંગલા મહારાજ રહેતા હોય પણ એનું ચિત પેલી પોટલી માં ચાર ચોપડીઓ ભરવાનું છે પોટલી માં પોટલી માં છે એ પરિગ્રસ્ત છે આ કઈ એનું મન ક્યાં બંગલો તેનો તેમાં દ્રવ્ય હિંસા નહીં દ્રવ્ય હિંસા નહી એમાં પરિગ્રહ ભાવ હિંસાગ્રહ કર્યો છે પણ આગ્રમ વિજ્ઞાન છે આ બધાને કહીએ છોડી દે ચારે છોડી દે ચારે મોફ મારી આજ્ઞામાં આઠે કરે એમ કે તમારે રહ્યો ને એનો નિકાલ કરવાનો તો ડિસ્ચાર્જ કર્જ કર્યો આવું નવું બંધ નવું ચાર્જ નહીં થાય અઘાતી નથી અઘાતી કર્મ જ રહેતું નથી પણ બધા ગાતીના જ બધા જે હોય અરે ઘાતી કર્મ રહેતું નથી અઘાતી જે હોય ને તેનો નિકાલ થઈ જાય ને એ ડિસ્ચાર્જ થાય એનો સંભાવ નિકાલ કરવાની અમારી આંખા હોય છતાં એક કલાક માં તો ઉડી જાય છે માનવને મોહની ઉડી કેને હરે એકાચાર ਸਰવાર્થ સિદ્ધ વિમાનમાં એટલો બધો કાળ કેવી રીતે પૂરો થતો હશે સરા સિદ્ધ વિધામ એકલો કાળ ને ત્યાં એટલો કાળ ને પછો તો સાત ને વર્ષમાં એટલો કાળ છે હા એ કેવી રીતે વીતતો હશે શું કરે ત્યાં ક્યાં જાય તેલા સુખમાં નિર્ગમન કરે આદર સરા સિદ્ધમાં સુખ નિર્ન દર્શાવે તે ગઈ સંદર મીજી એટલે બીજું પછી એના બધા ચગાવાલાઓ મનમાં એમ થાય કે બધા મેં એક ખોટા બન્યા તેથી મારા ગૌરવ બધા મારા મજા કરે છે બેન બે ન તમારે કરતા પણ જે શુભાવ કરવો કરેલા પછી ફરતા આપડે એટલું કેવું પડે અતિક્રમણ કર્યું કેવાય એટલે જૈન ધર્મમાં લો પછી પેલા કહે અમારું પેલા કશે તમારું એટલે અમારું તમારા ભેદ રહે છે ભગવાનના વખતમાં ભેદ ના હોય શું કહે છે એ પાંચસો શિષ્ય બધા બ્રાહ્મણ હતા જન્મે જઈને સાચા જૈન નઈ જેમ જન્મે બ્રાહ્મણ હોય છે એટલે તમે બરવા દ્રહ્ ઘરે છે કેવું શ્રવણ બ્રાહ્મણ અને જૈન કોને કેવાય કે એક કલાક જીદનું આપણે પ્રત્યક્ષ એટલે આત્મજ્ઞાની એક કલાક જ હોય ત્યારે જૈન કહેવાય ત્યાં સુધી જૈન કહેવાય નહી નામ જૈન કહેવાય કેવું જૈન આપો જન્મી પરંપરાખીચંદ હોય છે ને નામ લખમીચંદ હોય આપડે કે પાંચેક હજાર ધર્મદા લખાવો ને તો ભાઈ હું જડી છું નોકરી કરું શું કેશું ભાઈ લખમીચંદ ના ભાઈ